भवानी चली तो करुणा निदान शब्द जनक राजनी पुष्प पुष्पवाटिका जहाँ भानी नंदिर है त्या जानकी जी ने आशीर्वाद आपता ए परद ऋतु न दिवसो था શારદીય દિવસો ભગવાન ઋતુ હતી ત્યાંથી જતી જ નહોતી એનો વારો પૂરો થઈ ગયેલો એટલે જાડવાની પાછળ સંત ગઈ બાકી આવી ગઈ શરદ ઋતુ એટલે મા ભવાની ઉપાસના એ આપણી સંસ્કૃતિનો એક પ્રાણ છે આપણે બધા જ જાણીએ છીએ પણ શક્તિ ની નવ નવરાત્રિ નું પણ એને એ રીતે ઉજવજો બસ ટૂંકમાં મારે આ કેવું આપણા સાહિત્ય નથી કેતા કે ગરબી વચ્ચે હોય માતાજી નું સ્વરૂપ કે જે હોય એની ચારે બાજુ ગ્રાસ લેવાય એ ફરતા ફરતા બસ સ્ટેશન નો જતું રહેવાય સુજાન શીલ સનેખ જાન રાવરુ હનુમાનજી મહારાજે રામના સોગંદ ના ખાધા રઘુનાથ ના નહીં રઘુવીર ના નહીં રઘુપતિ ના નહીં પણ કરુણા નિધાન શબ્દ જ્યાં વાપર્યો ત્યાં જાનકી થઈ ગઈ કે નક્કી આ કોઈ અંગત વ્યક્તિ છે કે કરુણા નિધાન કહીને બોલાવતા આજે એ શબ્દના સોગંદ બોલ્યા એટલે ખાતરી થઈ અને જાનકી જ્યાં સામું જોયું એટલે હનુમાનજી બોલ્યા अयोध्या छुक चौद वर्ष ना वनवास आप दीदा हूँ મને કઈ ઘડી મૃવા પણ હે બેન તારે એનો ત્યાગ નતો કરવો તું એ ત્યાગ કરીને આવી તો જગતમાં નારી જાતિનું મહત્વ ઘટી જશે અયોધ્યા નારી હું નારી અને મુદ્રિકા પણ નારી સીતાજી અનેક સીતા મન વિચાર કરનાર મુદ્રિકા છે ચિત્તને જાણે ચોર્યું હતું એ પણ વિચાર્યું બહુ જ આશંકા થઈ માની આંખમાં આંસુ આવી ગયા કે આ મારું ચિત્ત ચોરી ગઈ હતી હાથમાં આંગળીમાં જે મુદ્રિકા હતી કોડી કલડે રમતી વખતે ए वक्त आ मुद्रिकाएं चित्त चोरूत मुद्रिका जीती अजय अति प्रेमी एनु मन संस्कृत वी कहे पाप शंकी होम मन में शंकाओ बहु उ ભગવાન રામની આંગળીની આ મુદ્દ્રિકા જેને મારું ચિત ચોર્યું કોઈ એને પરાજિત કર્યા હશે પણ અંદર નો માયલો બોલે જીતી કોજય जीती रामने कोई जीती सके चाहत मुन संता कमला बलवंता क्षत्रिवट धारण धर्म सुधारण वंश उधारण भवतारण कई कई कई कारण राज निवारण આ પરમાત્માને કોઈ જીતી શકે નહીં પેલા તો મનમાં દુઃખ થયું કે હરીને કોઈએ કઈ કર્યું હશે એને પરાજિત મારી તો શકે નહીં પણ પરાજિત કર્યા હશે ના ના ના એ તો ન બને મારા હરીને કઈક થયું હોય તો એનો પડઘો ય આપણે પણ એવું કઈ થયું ના હોય તો રીત કઈ હતી ભગવાન ને આદત હતી જમણા હાથનું ઓશીકું કરીને સુતા જાનકીને ખબર છે વનમાં તો કોઈ ઓશિકું નહીં એટલે પથ્થર રાખે ને કાતો હાથ આ હું ઘણી વખત કેભુ તમે ઊંઘમાં સૂવો છો ત્યારે આ વીટી જે છે ને એ ઊંઘમાં આમ હાથ હોય એટલે રામ નામને ઘસારો ન લાગે એટલા માટે મારા પ્રભુ મુદ્રિકા સૂતી વખતે બહાર કાઢી નાખતા અને બાજુ પર મૂકી દેતા વિચાર કરે કાઢી હશે સુઈ ગયા હશે બહુ થાકી ગયા હશે અને સવાર માં આમ તો વહેલા જાગી જાય પણ તે દિવસે કદાચ ના જાગી શક્યા હોય અને પંખીડા બધા જાગી ગયા હોય અને એમાં કોઈ ભૂખ્યું પંખી એને આમ નજર કરી હોય ચિત્રકૂટના એમાં ખોરાક માની પંખી એ ચાંચ માં મુદ્રિકા લીધી હોય અને પછી એને એમ થયું કે આ દાડમ ની કળી નથી પણ એ મુદ્રિકા પંખીની ચાંચ માં જતા મુદ્રિકાની ચેતના એ ચાંચ ને અડી હોય એને એમ થયું કે હવે આને મુકાય પણ નહીં અને ક્યાં લઈ જાઉં અને ચાંચ માંથી વિ પડી ગયું હોય અને એ કદાચ આ વિંટી હોય સીતા મન વિચાર કરનારા જાનકી વિચાર કરે આ વિંટી એ રીતે આવી હશે ના लंका बहुत दूर नगरी है त्याी आते न पोचे समय लगे समय लगे तो वीटी कदाच पड़ी जाए एम तो न हो तो हाँ बराबर भगवान ने कोई जीती न सके पंखी लाई न सके आ राक्षसो नगरी है अदाज बहु रूपिया है एट रूप बदले रवणे मन भ्रांति में नाखवाया मुद्रिका बनाई हो पाड़े માયાથી બનાવ્યું હોય કોઈ બનાવટી બનાવ્યું હોય નકલી હા એ બની શકે वी पा अंदर जवाब मिले मायावी वीटी हो तो मार् हाथ में भड़को स्थिति काली करवाच सुता सुम्रवर्ण अग्नि सात सात जीभ ई मारी रामायणी सात मुद्रिका सात नाम जो मुद्रिका अग्नि मुंड जीभ है काली कराली मनोजवा सुलोहिता सुधूम्रवर्ण स्फूलिंगिनी विश्व रूपी चेवी लेलायम અગ્નિ સાત જીભોનું વર્ણન સપ્તજીવા આવું વર્ણન ઉપનિષદ માં મળે છે સાત અગ્નિ જ્વાળાઓ નીકળે છે એક કરાલી છે અહંકાર છે કરાલી એક મનોજવા મનની જેવી ગતિ કરનારી એ અગ્નિ જ્વાળા છે સપ્ત જીવા મનોજવા છે ચોથી સુધૂમ્ર વર્ સુંદર ધુવાડા નો વર્ણ જેનો છે સાત લક્ષણો છે કાળી કરાવી આ મુદ્રિકા રાવણ માટે કાળી કરાવી બનવાની છે એ મુદ્રિકા એ રાવણ નો નહોતો કારણ કે આ મુદ્રિકા આવ્યા પછી હનુમાનજી ઉપર ભરોસો આવ્યો હનુમાનજી ઉપર ભરોસો આવ્યો એટલે સ્વીકાર્યો ગયા એટલે રાક્ષસો આડા આવ્યા આડા આવ્યા અને માર્યા માર્યા એ દરબારમાં ગયા દરબારમાંથી ઇન્દ્ર જીતાવ્યો હનુમાનજી દરબારમાં લઈ ગયો રાવણ સાથે જીભા જોડી થઈ અને કાળી કરાલી બની આ મુદ્રિકા આખી લંકાની કાળ રાત્રિ મંડાઈ ગઈ તે દિવસે તો એ કાલી છે એનું બીજું રૂપ કરાલી છે મનોજવા જેમ મન વાળો માણસ પ્રાણવાળો માણસ જેમ વાતો કરે મુદ્રિકા વાતો કરે છે ગીતાવલી રામાયણ તો આખું પદ છે મુદ્રિકા ને પૂછ્યું અને મુદ્રિકા બધા ખુલાસા કરે હે બેન હે સખી તું બતાવ પ્રભુ કેમ છે લક્ષ્મણજી કેમ છે એનો જવાબ મુદ્રિકા છે મનોજવા છે સુલોહિતા અર્થ થાય છે ઉપનિષદ માં રક્તવર્ણ એનો નિર્ણ છે આજ કઈક એવું સ્વરૂપ લઈને આવે છે કે ખબર નથી પડતી રાવણ કે હનુમાન શું વાત કરે છે રામ નામ બીર ગીરાન સોહા એક એવી નવી સૃષ્ટિ ઉભી કરે છે સ્ફુલ્લિંગી ની જાનકીને અંગાર લાગ્યો હતો એક સ્ફુલ્લિંગીની અનેક રૂપ જેના છે રામાયણના અર્થોમાં એવી આ મુદ્રિકા જાનકીને વિચાર કરતા મૂકી ક્યાંક કોણ લાય માયાથી આવી બને નહીં અને કોઈ બનાવે તો મારા હાથમાં માયા ટકે નહીં એ તુરંત બળીને ભસ્મ થઈ ગયા મુદ્રિકાને ઓળખી ગયા અનેક વિચારો કરે છે અને બહુ જ જ્યારે વિચાર કર્યા ત્યારે હનુમાનજીને અવસર મળે મધુર બચા બો રામકથાંકા રામકથાની પહેલી કથા હનુમાનજી કરેલી અને કથા કરે ને ઉપર બેસાડે ને એટલે હનુમાનજી ડાળ ઉપર બેઠા હતા અને શ્રોતા નીચે બેસે એટલે જાનકી નીચે બેઠા હનુમાનજી શાખા ઉપર બેસીને કથાનો આરંભ એવી મધુર મધુરમ મધુરાક્ષરમ આ રૂહ્ય કવિતા શાખા એ કઈ ડાળ હતી કવિતા ની રામચરિત માણસ ની ચોપાઈ ઉપર ડાળો પર બેસી અને મારો હનુમાન જેમ વાલ્મીકી બોલે વાલ્મી હનુમાનજી પેલી રામકથા અશોક વાટિકામાં કરી જાનકી હવે એના આશીર્વાદ લઈને અમારે જવું છે અશોક વાટિકા એક વખત માને ત્યાં હંડાવી દઈ રામકથા શરૂ કરી હવે રામ કથા જ્યાં શરૂ કરી ત્યાં સુન તીતા કરો જાનકીના બધા દુઃખો ભાગ્યા ભગવાનની કથાનો માનવી ની વ્યથાને વિદારી આપણા સ્વર્ગસ્થ સાહિત્યકાર હરેન્દ્રભાઈ ગવૈત લખ્યું કથા રામની વ્યથા માનવી સરસ લઈ ઉપર આધારિત તો રામની કથા સાંભળતા દુઃખો ભાગ્યા સીધી વાત છે કથા સાંભળીએ એટલે આપણા દુઃખો ભૂલાય જાય હનુમાનજી કથા કહેતા હતા માતાના દુઃખો ભાગવા લાગ્યા પણ એમને કથા જો ચાલુ રખાવી હોત ને તો બિલકુલ દુઃખ મુક્ત થઈ જત પણ જાનકીથી રહેવાયું નહીં હનુમાનજી કથા કહેતા હતા ને એમાં વચ્ચે બોલ્યા કે આવી સુંદર કથા કહેનાર તું પ્રગટ થાય ને તું છુપાય ને કેમ બોલે છે તું પ્રગટ થાય આનો અર્થ હું આ રીતે કરું કથાકારો છુપાય છુપાય છે પ્રગટ થઈ જાય બોલે છે બઉ સરસ મને ગણું ભક્તિ કહેવું સ્વીકારું મને દુખ મુક્ત કરી દે એવી તારી કથા પરંતુ પ્રગટ થાય જેમ છે રજૂ થઈ જાય પ્રગટ થઈ જાય આમ કીધું અને હનુમાનજીને જયારે પ્રગટ થવાનું કીધું એટલે પછી નહીતર હનુમાનજી જ્યાં જાય ત્યાં લગભગ પેલા બ્રાહ્મણ નું રૂપ લઈ જાય અહીંયા સીધા મૂળ રૂપમાં પ્રગટ થઈ રામ કહી વાનર ના રૂપમાં પ્રગટ થયા અને જેવા હનુમાનજીને આ રૂપમાં જોયા જાનકી મુખ ફેરવી લીધું સીતાજીને થયું કે કોઈ રાક્ષસ વાનર નું રૂપ લઈ અને મને છેતરવા આવ્યો છે મોઢું ફેરવી હવે કોઈ આપણને નિમંત્રણ આપે કે તમે કથા કરો છો તમે અમારી સામે બેસીને કથા કરો અને આગ્રહ કર્યો હોય ને પછી આપણે એની સામે ગુણગાન ગાવા જઈએ અને એ પછી મોઢું ફેરવી જાય તો કોઈક આપણને કહે કે તમારે અમારે ઘરે આવવું જ પડશે અને કેટલા વર્ષથી રાહ જોઈએ તમારે આવવું જ પડશે અને આપણે જે દિવસે જઈએ ત્યારે જ આખું ઘર મોઢા ફેરવી જાય તો હનુમાનજી ને આદેશ આ કરી જાનકીમંત્રણ આપ્યું એટલે એમ પ્રગટ થઈ જાઓ પણ હવે હનુમાનજી પ્રગટ થયા તો ફેરવી પણ હનુમાનજી ને ખોટું જ ના લાગ્યું બીજો ખોટું લાગે ને ભાઈ આપડે કોઈને ઘરે જઈને મોઢું ફેરવ્યું દુઃખ થાય કે ભાઈ આમ કે પણ હનુમાનજી ને ખોટું ના લાગ્યું બહુ રાજી થયા ધન્યમા ધન્ય તુલસીદાસજી હનુમાનજી તુલસીદાસજી પાછળ પાછળ ફરે છે હનુમાનજી કીડી બની ને હનુમાનજી ના શરીર ઉપર ક્યાંક લાગી ગયા છે પોચી ગયા લમકામાય હનુમાનજી તુલસીજી અને છતાં એ મુક્ત ફેરવી ગયા તો એ તમને ખોટું નથી લાગતું ગુસ્વામીજીને જવાબ આપ્યો માને ઇશારો કરી કે માં તું મોઢું ફેરવી ગઈ એ સારું થયું કારણ કે વ્યક્તિને જોવાનું કોઈ કારણ નથી એના વક્તવ્ય ને સાંભળવાની જરૂર છે વ્યક્તિને ન પકડો વક્તવ્યને પકડો કોઈ વ્યક્તિના માં ન ફસા વક્તવ્ય માણસની ચોપાઈઓને પકડો માણસના મર્મોને વ્યક્તિ તો આજ કાલ નથી એક નવું બંધન ન ઊભું થાય મારી તમારી પરમ યાત્રા કોઈ વ્યક્તિમાં રોકાઈ ન જાય આપણે તો એ અસ્તિત્વ સુધી પહોંચવાનું છે अर्थ कर बराबर है वक्ता मुख जो जेवक्ता कथा के सतत्व आए बदा अर्थों सरखा सारा अवला जेना भर होने तेजु सारू कहो तो अवलाज अर्थ तो मुख फेरवी गई सारू कर પણ જાનકી કથા કરતા રોકીને પ્રશ્ન પૂછ્યો તું પ્રગટ થયા અને પ્રગટ થયા અને આ બધું થયું એટલે કથા બંધ થઈ ગઈ કથા બંધ થઈ ગઈ એટલે પેલા જે દુઃખો ભૂલા ભાગ્યા હતા એ પાછા આવી ગયા વધારે ચાલ્યું હોત તો દૂર નીકળી ગયા હોત પણ હજી દૂર પહોંચ્યા નહોતા ત્યાં કથા બંધ થઈ ગઈ એટલે વળી પાછા દુઃખો આવીને ઉભા રહ્યા એ પાછા દુઃખો આવ્યા એટલે જાનકીને થયું આ કથા શરૂ કરે તો સારું પણ હવે મેં કીધું પ્રગટ મોઢું ફેરવી ગઈ અને હવે મારે એને કેમ કેવું કે તું કથા કહે એટલે જાનકી યુક્તિ કરી કે આ પાછો કથા શરૂ કરી દે એટલા માટે યુક્તિ કરી કે તું વાનર છે રામ મનુષ્ય છે અને તું રામ પાસેથી આવ્યો છે તો મને સાફ બતાવ કે વાનરને મનુષ્યને દોસ્તી કેમ થઈ વાનરને મનુષ્ય સંગ સંઘ કઈ રીતે થયો હવે વાનરને સંઘ કેમ થયો એ કહેવા માટે ફરજીયાત હનુમાનજીના મુખેથી સાંભળવા માટે માની આ યુક્તિ ગોસ્વામીજીએ લખી સંઘ કથા પાછી કથા શરૂ થઈ ભાઈ કહી કથા પાનર લઈને મનુષ્ય કેમ મિલન થયું એ પ્રશ્નના જવાબમાં કથા કેવી જ પડે ચલેથી હું પાડી કથા બહુ રીષ્યુ રામની કથા નથી હવે આગળ મારી કથા શરૂ થાય છે અને મારી કથા હું નહીં કહું ક્યારેક અવસર મળે ને તો મારા ઠાકુર પૂછજો મારો રામ તમને મારી કથા કહેશે રામ કથા હું કહું મારી કથા રઘુનાથજી કહે છે કારણ કે પછી હનુમાનજી રામના મિલન પછી તો હનુમંતરિત્રમની કથા ભક્તિના સમર્પિત અને એ ભક્તિ એને ત્યારે સ્વીકાર્યા છે જયારે એમણે કરુણા નિધારના સોગંદ ખાધા આ મુદ્રિકા હું લાવ્યો છું માં ભગવાને નિશાની માટે પરખ માટે ઓળખાણ માટે પ્રમાણ માટે ભક્તિ પોતાના ભક્તની પાસે એક જ પ્રમાણ માંગે છે પ્રમાણ કે રામ નામ તારી પાસે છે અને ભક્તિ પછી સ્વીકાર કરે તો હનુમાનજી આ રીતે મુદ્રિકાના દ્વારા માતાજીને પ્રિય બને છે માતાજીના એની કૃપાથી કૃતકૃત્ય બને તો એ મુદ્રિકાની ચર્ચા દિવસોથી કરી રહ્યા છીએ રાખીને કથાનો ક્રમ લઉં એના પહેલા મારે આપને ગઈકાલે મેં સંકેત કર્યો તો આપ સૌ જાણો છો કદાચ કે સુરત ભરૂચ આજુબાજુના વિસ્તારમાં ઘણું જ પાણી અને ઘણી જ જે અખબારોના રિપોર્ટ પરથી આપણે જોઈએ છીએ કે પેલું થયું છે આપણે આટલી સંખ્યામાં અહીંયા બેઠા છીએ મે વ્યાસગાદી ઉપરથી તો કાલે કહ્યું જ હતું કે ત્યાં રામાયણ પ્રેમીઓ જે હોય એ કામે લાગે જ્યાં જ્યાં પોતે સેવા કરી શકે પરંતુ મને સવારથી વિચાર થતો હતો કે પ્રભુએ કેટલી કૃપા કરી કે એ બધું જો આ બાજુ આવ્યું હોત તો આપણી ત્રણ દિવસની કથાનું શું થાય પણ હરિયે આમ જરાક સંકેત આપી અને આપણને બધાને કેટલા એકદમ પેલા કરી દીધા છે અત્યારે આપણે આનંદ બેઠા છે પણ મને સવારે વિચાર આવતો હતો અને મેં આયોજન સૌને વાત પણ કરી અમારે એક રામ પ્રેમી અમેરિકામાં છે એમના તરફથી રામકથા જે આ યુવાનોની સમિતિ છે એના થ્રુ એના દ્વારા કે મારી પાસે પણ જોડી લાવો વ્યાસગાદી પણ કંઈક નાખે અને જોડી લઈને સ્વયંસેવકો તમારી પાસે આવે અને તમે બધા તમને પ્રભુ પ્રેરણા આપે આમ તો આ ફંડફાળા વગરની કથા છે પરંતુ તમને ઈશ્વર જે પ્રેરણા આપે એ જોળીમાં નાખજો એનો યુવાનો કહીશ કે તમારા માંથી પાંચ જણાની ટુકડી સુરત અને આજુબાજુમાં જઈ અને આ રામકથા નો પ્રસાદ અસરગ્રસ્ત ને વહે તો रुक्मणी विठोबा रुक्मणी विठोबा रुक्मणी विठोबा रुक्मणी विठोबा रुक्मणी विठोबा रुक्मणी विठोबा रुक्मणी विठोबा પૂર્વ ભારતમાંથી ગયો તો જય જય જગન્નાથ હારે Jai jai Badri Nath Hare Jai jai Badri Nath Hare Jai jai Badri Nath Hare Jai jai Badri Nath Hare Jai Jai Jagannath Hare Jai jai Jagannath Hare Jai jai Jagannath Hare Jai Jagannath Hare Jai Jagannath Hare Jai Jagannath Hare Jai jai Jagannath Hare Jai jai Jagannath Hare Jai Jagannath આખા દક્ષિણ હિન્દુસ્તાનમાં જઈએ તો સ્વામી શરણમ અપ્પા સ્વામી શરણમ અપ્પા સ્વામી શરણમ અ સ્વામી શરણમ અય્યપ્પા સ્વામી શરણમ અયપ્પામ પંજાબમાં જઈએ તો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 ગુરુઆ ગુરુઆ ગુરુઆ ગુરુ એક ઓમકાર સતનામ એક ઓમકાર સતનામ પણ આમ બિહાર જઈએ તો મહાવીર સ્વામી અંતરિયા મહાવીર સ્વામી અંતર મહાવીર સ્વામી અંતરિયા મહાવીર સ્વામી મહાવીર સ્વામી અંતરિયા મહાવીર સ્વામી મહાવીર સ્વામી અંતરિયા મહાવીર સ્વામીયાણી બુદ્ધમ શરણમ ગક્ષા શરણમ मन हम हिमालय तरफ तिबेट प्रातमत कर्माणी पद्मी पद में ણી પદ્મે અને આપણે કાઠિયાવાડ માં આવીએ તો ગોકુળ માં ગોવિંદ રાધે sadhe so kinama govind la sadhe sadhe sadhe sadhe so kinama govind la रानाथ पकड़ो पानी रे मेरा नाम की पकड़ो हा रे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 રાજકોટમાં જ્યાં અખંડ રામ સંકીર્તન ચાલે છે ત્યાં જોઈએ તો શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ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 ओम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम श्री राम जय अश्विन श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ના ઘટ ગિરનાર માં તો દત્ત દિગમ્બર ગિરનારી ગિરનારી ગિરનારી ગિરનારી ગિરનારી ગિરનારી ભગોદત્ દીગમદારી ના ભગો દત્ગમદારી ના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 ભાવે ભાવેશ અને નારદજી ને યાદ કરીએ ત્યાં શ્રીમણ શ્રીમણ लक्ष्मी नारायण नारायण आहा नारायण लक्ष्मी नारायण नारायण आहा नारायण लक्ष्मी नारायण नारायण सत्य नारायण नारायण I don't know. મારણ નારાયણ જીવન યાદો કે હમરે દિલ મેં રહે ગલી મેંદગી કી શામ હો જીવનની સંધ્યા થાય એના પહેલા હરિ નામ બોલી લો અને પ્રસન્નતા સુફી કહેતા હૈ ગમ સુના તે જાઇએ હા ને ગમ દિલનું જે કહી કહેવું હોય એ ઘરીને કહો બસ મુશ્કુરા લખનઉ માં કથા કરતો લખનૌ નથી બધી જગ્યાએ નગર સ્વચ્છ રાખો સિટીને ગ્રીન રાખો બધા હોય ને લખનઉ એક ખાસ સાઈન બોર્ડ હોય એ મને બઉ ગમ્યા લખનઉ તમે ગમે ત્યાં પ્રવેશ કરો તો મોટા મોટા બોર્ડ તમને મળે એમાં એમ જ લખ્યું કે જરા મુશ્કુર આવી ગયે કયો આપ લખનૌ જ્યાં જ આવ્યા તમને તમારે હસવું જ પડે વાંચો એટલે આપ લખનઉ અને નિયમ લેવો કે ચોવીસ કલાકમાં મારે કોઈ ને કઈક આપવું રૂપિયા જ રૂપિયા હોય દાન આપે રૂપિયા નો હોય કે રૂપિયા જ આપવા એવું નથી કોઈને ગીતા શ્લોક હું સંભળાવીશ કોઈને માણસને ચોપાઈ હું સંભળાવીશ હું કઈક આપીશ કઈ નહીં આવે તો હું એક વખત કોઈ નહીં સામે મુસ્કુરાહ કરીશ મુસ્કુરાટ નું હાને ગમકો સુનાતે જાય શરત ઇતની કે બસ મુસ્કુરાતે કઈ ન કેવું આનંદમાં નાની એવી જિંદગી એમાં મોઢા ચડાવીને શું કરવું ઘણા તો એવા મોઢા રાખે છે કે જાણે એને રોજ ખરખરા ની આવતી હોય રહો મુસ્કુરા આ દુનિયા તો જુઓ ભાઈ એક વાત તમે જુઓ તમે આમ સાંભળો આ જગતને મને અમારા એક ભાગવત ના કથાકાર અમારા ત્રિવેણીના સભ્ય સરસ કથા કરે અને મને તો ગમે મારો કોઈ કથાકાર કથા કરતો હોય નીકળું એટલે લગભગ હાજરી પુરાવું હું કથા સાંભળવા ગયો અને મેં હંમેશા મારા જીવનનો અનુભવ કે કોઈ પણ વક્તાને હું સાંભળું એટલે મને મારા માટે તો કઈક નવું મળી કોઈ દિવસ હું નથી નીકળ્યો કે મને કઈ મળ્યું એવી કઈ દઉં સાંભળતો એને એક વાત મને બહુ ગમી ગઈ એમણે આમ કીધું કે આ દુનિયામાં ઈશ્વરને રાજી કરવાના બધા જ ઉપાયો ગ્રંથોમાં છે ભક્તિ યોગ જ્ઞાનયોગ કર્મયોગ તમામ રસ્તાઓ કે ઈશ્વર ને રાજી કરવાના બધા રસ્તાઓ છે પણ આ જગતને રાજી કરવાનો રસ્તો હસી લેવું આ કઈ રાજી થાય એમ નથી આપણે લહેર કરી લેવી બાકી આ જગત કાંઈ રાજી થાય એમ નથી નીચે જોઈ ચાલો તો આ દુનિયા કે કોઈની સામે જોતા નથી ઉપર જોઈ ચાલો તો કે તારા ગણવાનો ઇજારો રાખ્યો નીચે જોતા જ નથી આંખો બંધ કરી જઈએ તો એમ કે બસ ધ્યાનમાં જ હોય એવું નાટક કરે ચારે બાજુ જોઈએ નાખીએ તો સીતા ને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને ભીલ કૃષ્ણ ને ભીલ ના બાણે અમે પોતે હણાવ્યા છે જ્યાં સુધી ગુરુ કૃપાથી મારી આંખો એ શાસ્ત્રોના દર્શન કર્યા છે ત્યાં સુધી કૃષ્ણના કુળ નો નાશ થયો કૌરવો તો કારણે મર્યા કારણ નતું અંદર અંદર દારૂ પીલ મરી ગયા અને મહાકાળ જોતો રહી ગયો આટલું આટલી મને કરુણા એ જે યાદવો પોતાની ટાંગ ઊંચી રાખે મહાભારતમાં પ્રેરણા દુર્યોધન જયારે એમ લાગ્યું કે હવે કઈ થાય એમ નથી કુરુક્ષેત્રની બાજુના સરોવરમાં અંદર સુઈ ગયું ભાગી ગયો પાંડવો બધા ત્યાં ગયા ધર્મરાજ ખાસ પાંચે જણા કૃષ્ણ પણ આને કીધું બહાર નીકળ બહાર મારો પરાજય થાય બોલ્યો છું હું કઈ લડવાથી ડરતો નથી થાકી ગયો છું એટલે સુઈ ગયો છું આ મહાભારતમાં શબ્દો થાકી ગયો એટલે સુઈ ગયો છું કઈ મને ડર ડર નથી અને તમે થાક આવો તમે સુઈ જાઓ મને શું કામ છેગાડો છો એટલે છોકરાઓ કેમ વાત કરે માથે ના હું ઊંઘી ગયો છું કર્યું છે દુર્યોધન બહાર નીકળ અને ડાયા માણસો જયારે આવેશમાં આવે ને ત્યારે કેવી ભૂલો કરે ધર્મરાજ ભૂલ રાષ્ટ્રીય લખી ધર્મરાજે એમ કીધું કે યુધિષ્ઠર તું બહાર નીકળ અને યુદ્ધ નિર્ણાયક તબક્કે એક જ અંશ બાકી છે યુદ્ધ નો નિર્ણાયક તબક્કે કેટલા બચ્યા હતા કૃપાચાર્ય ત્રણ જણા બચ્યા હતા લાગી તો લગભગ બધું મહાકાળના ભક્ત ખપ્પર તું બહાર નીકળ અને જા હું તને છૂટ આપું છું અમારા પાંચ ભાઈ તું જેને પસંદ કરે એની સાથે ગધા યુદ્ધ કર कृष्ण ने आख फरी गई बोलवास कुशलता होटो जाडो भीम बहुत प्रवीण नहीं ते खबर नहीं आ दुर्योधन मार्टा भाई बलराम पास गदा युद्ध सीखो પછી ધર્મરાજ લેવાયા કે આ મારે આટલું ઉતાવળ કરવાની જરૂર જરૂર નજીમાં કહેવત છે અંગ્રેજીમાં મને આ વાક્ય ભણતું ત્યારનું યાદ છે એટલે બાકી મને અંગ્રેજી આવડતું નથી થિંક ટ્વાઈસ બિફોર યુ સ્પીક બોલો એના પહેલા બે વખત વિચાર કરો પછી ગોટા વાળવા પડે મેં તો કઈ નહોતું મને તો કઈ ખબર નથી એ પછી જે એના કરતા બે વખત વિચાર પણ કૃષ્ણ તો કૃષ્ણ છે દુર્યોધન બહાર નીકળ્યું એને તો મનતું મળી ગયું ને અને આખો વિચારીનો ક્યાંનો ઢોળાઈ જવાની તૈયાર હવે એ પેલા પસંદગી કરે ને એના પેલા કૃષ્ણ બોલી ગયા ભીમસેન તારી પ્રતિજ્ઞા પૂરી કરુર્યો અભિમાનમાં ભલે ભલે આવું કૃષ્ણ એ કીધું મારે એટલું જ કામ છે કારણ કે આને આને બાફ્યું છે આને આને આવું બોલવાની કઈ જરૂરત નહોતી મહાભારત અઢૂત છે પછી ભીમસેને કદાચ લીધી दुर्योधन नाखी देवस नहीं होगा कविवर रविन्द्रनाथ टागोरे लिखा द्रंथक खलनायक होलनायक विपरीत नायको खलनायक नहीं दुर्योधन मिलो जय देवताओं फूल्टि करना आत्मा गम्मी फूल दुर्योधन खलनायक नहीं आ एना में क्या क्या सुंदर तत्व प्रगट कर आनंद जुद्धे चलिया भयंकर कदा युद्ध थे योग एव युद्ध में कोई ना पक्ष नौ लेव इलराम जी यात्रा में जता रहे ताकड़े गया अहियां ज्यादा चेला नुद्ध आलराम जी आया कथाश्री भयंकर युद्ध जानू લગભગ ભીમ ના ગાત્રો ઢીલા થઈ ગયા છે ગદા યુદ્ધમાં દુર્યોધન બહુ નિપુણ હતું અને કૃષ્ણ પડી જવાનું છે પણ કૃષ્ણ ને એમ લાગ્યું કે જો અત્યારે આ પ્રતિજ્ઞાને નામે અધર્મ નહી કરાવું તો દેશની પાયમાલી થઈ જશે દેશ દુરાચાર્યો હાથમાં જતો રહેશે दुर्योधने क्यू के तेज जांग जीतो दुनिया इतिहास कहसे धर्म जीत्या तेरे अधर्म जीतयाणु मैं કૃષ્ણ નીચું જોઈ ગયા જે બોલવું તંદુરસ્ત વિધવા થઈ ગઈ હવે એના ઉપર મારે રહેવું નથી જાઉં છું તમે હિમાલય ના માર્ગે આવજો ત્યાં ભેગા થઈ જાય છે તમારે વાયા વાવું પડશે અને હું જાઉં છું સીધો પામે હું આપને એ કહેવા જતો કે યદુકુળ નો જે વિનાશ છે કાંઈ લેવા દેવા વગર એકાબીજા એ પેલું મહાત્મા મશ્કરી કરીને એમાંથી પેલું મુશળ નીકળ્યું ઘસી નાખ્યું ને એમાંથી જે પેલી થઈને એ એકાબીજા પી પી દ્વારિકા જે કૃષ્ણ જ્યાં કૃષ્ણ હોય ત્યાં પરાજય ને થાય એ જ અર્જુન ને અમુક લોકો લૂંટી ગયા આ કૃષ્ણની બધી લીલા હતી મહાભારતમાં કોણ બચશે કોણ કોણ રહેશે આખું કુળ એવી રીતે નિરર્થક મેર્યું છે કારણ વગર મૃત્યુ પામ્યું છે એટલે એ બધાનું સામૂહિક જે મરણ છે કઈક બહુ જ વિચિત્ર દેખાય છે આપણા ગ્રંથો તો બાપ આખા જગતને રાજી કરી શકાય ગોળ આપો તો મને ગરમ લાગે ખાંડ આપો તો મને શરદી લાગે તો તને આપવું શું અમારે સુદર્શન આપીએ તને જીતી શકાતો જેને ભજન કરવું એને પોતાની જાતને જીતવી બાકી બીજા પ્રપંચો મૂકી દેવા આ દુનિયા કોઈને સીતાને ગોળ જંગલ માં અમે પુત્રો જણાવ્યા છે અને કૃષ્ણને ભીલ ના બાણે અમે પોતે છે કલમ ધ્રુજ કથા લખતા અમારી પાપ પોતે દુનિયા તણા દોરંગના ધોકાશો આ જગતને નથી જીતી શકાતું ગમે તે કઈક કરો કઈક ને કઈક એટલે જીવનમાં પ્રસન્ન રહીને હરી ભજી લેવું અનુભવીને એટલું આનંદ રહેવું સમરવા શ્રી હરીને કોઈને કઈ ન કહેવું પ્રભુને ભજી લેવું હરીને ભજી લેવું ભજન કરનાર ને લોકો કેસે હસતા રહો પ્રભુ એને દુવા દેતા રહો ખુમાર બારાબંકવી નો એક શેર છે મને બહુ ગમે છે ઈશ્કરા ઈશ્ક દુનિયા થકી હે નહારા હે ઈશ્કર ના દુનિયા થકી હે પ્રેમ કરવા વાળા ભજન કરવા વાળા હર્યા નહીંદા કરવા માં ના ત્યાં જ કરારા હે ઈશ્ક ના દુનિયા થકી હે નહારા હે ઈશ્ક આપડો ઘાયલ લો ને ઘાયલ અમૃત ઘાયલ આંકા વળી ગયા છે પણ હજી બોલે ત્યારે હા પાળિયા બેઠા કરવું બે લીટીમાં કેટલા મરમો કઈ જાય શ્ક ના દુનિયા થકી હૈ નાઇશ્ક ના દુનિયા થકી હૈયા જલ રહ હૈ હવા ચ રહી હૈયા જલ રહ હૈ હવા ચ રહી बढ़तो रहे, रहे खुमार बारा बंतरी केव जमा आयो के, के दिवाड़ी हो ધાર્મિક તહેવાર હોય તો ચરાગ જલે દીપમાળાઓ પણ દુનિયા કેવી આવી કે ઉલટું થવા લાગ્યું લોકો એકબીજા ધર્મ ને નામે ધર્મ ઉપર લખાયું ગણું ધર્મ ઉપર બોલાયું ગણું ધર્મ ઉપર લડાયું ગણું ધર્મ ઉપર મરાયું ગણું પણ ધર્મ ઉપર જીવાયું બહુ થોડું જરૂર હતી જીવાની ચરાગો કે બદલે મકા જલ રહે પછી કવિ સમાધાન દીધું કે આમ કેમ ભાઈ દીવાને બદલે મકાન કેમ કે ચરાગો કે બદલે મકા જલ રહે હૈ નૈ જમાના ઈસલિયે નઈ રોશની હૈ નયા હૈ જમા રોશની ન હારા હૈ નુનિયા થકી હૈયા જ મેરે રાહબર મુજકો कर दे दे मने भूलो भुर मेरे राह खबर मुझको गुमराह कर दे क्यों कि सुना है मंजिल करीब आ गई है भगवान मड़ी जसे तो विरोध में तड़प्पा खुमारे बदमारे बदा मैंने कि खुमार, खुमार ते शराबा कर ली थी તમે તો પીકળ માણસ અને તમે બંધ કરી દીધું પીવાનું શરાબ પીવાનું બંધ કર્યું એટલે આનું કારણ એ લાગે છે કે તું જાહી દો નજર લગ તને કોઈ સંત નો હાથ ડીગ્યો લાગે નહીતર તું મૂકે તું જાહી દો પ્રસન્ન રહેવું બાપ આ દુનિયા ને કઈ જીતી શકાય નહિ મસ્તી માં રહેવું હરિનામ લેવું ગમે તેમ એક મોટો ધર્મ ગુરુ હતો પ્રવચન કરે એનું પ્રવચન જે ગોઠવે એની સાથે એના સેક્રેટરીઓની બધી શરત કરે કે પચાસ આવશે તો બાપજી પધારશે ગમે તેમ લાવો પચાસ હજાર પચાસ હજાર ધર્મગુરુ ને પછી નક્કી જતું કે હું આવું ત્યાં પચાસ હજાર માણસો તો હોય સાંભળવામાં નિયત સમયે સભા સવારના નવ વાગ્યા ની સભા ધર્મગુરુ આવ્યા વ્યવસ્થાપકો સિવાય કોઈ નહી એક જણો બેઠો ધર્મગુરુ એક ધર્મગુરુ કઈક કહેવાય સમયમાં ચૂક થઈ છે તારીખ ખોટી નથી પાણી ને આજની તારીખ પ્રવચન હતું ને હા બાપજી તો પછી કોઈ કોઈ આખું મેદાન ખાલી એક જ માણસ શ્રવણ કરે તમે આ કર્યું શું તને તમને ખબર નથી બાપજી પ્રચાર તો બહુ કર્યો હતો બહુ બધા વિનંતી કરી હતી ઘરે ઘરે જઈને કહી આવ્યા કે આવજો સાંભળવા જેવું પ્રચાર બહુ કર્યો કોઈ ખબર નઈ કેમ થયું અને ખીજાયા ધર્મગુરુ હું આને પ્રવચન ના આપું મારું તો પચાસ હજાર પ્રવચન હોય એક શ્રોતા ખટ ખટ ખટ ખટ ખટ ઉતરી ગયો હું ખટખટ બોલ્યો હવે આટલા મોટા માણસ ને આમ તો મળી પણ કોઈ હતું જ નહીં એટલે પેલો ગામડે આવેલો એક શ્રોતા એનું નામ સાંભળ્યું એને અવસર મળી ગયો કે આ મોકો છે મળવાનો એ આ ઉતર્યો ત્યાં પેલો જટ જટ જઠ કેમ કેમ તમે પ્રવચન નથી કરવાનું પ્રવચન કેમ કરું પચાસ હજાર માણસ જોઈએ મારે પચાસ સિવાય મારું કોઈ જગ્યાએ સભા થઈ છે તે પણ બાપજી હું કેટલું આવ્યો છું કે તમારે વળી સંત ને પચાસ હજાર હોય કે એક હોય એમાં શું ફેર પડે આ જીજ્ઞાસ બેઠો છે તો તમે બોલો ને બાપજી પણ ક્યાં બોલું પચાસ નું પ્રવચન પેલા એના જે સેક્રેટરીઓ હતા ને મહાત્માના ધર્મગુરુ કેવા લાગ્યા બાપજી બોલો ને તમારો વટ પડી જશે કે આ બાપજી ને એવું નથી તો પચાસ હજાર પ્રતિષ્ઠા વધશે આમ જ થશે જો નહીતર નહીં બોલો તો આ બધે પ્રચાર કરશે કે એને તો ઓળી પચાસ હોય તો જ બોલે હું કેટલો દૂર થઈ ગયો ને બોલ્યાય નહીં એને એમ કરશે તર્ક પેલા ધર્મગુરુ મગજમાં ઉતરી ગયો બરાબર છે ઠીક હાલ ખટખટ ખટખટા ધર્મગુરુ ને એમ કે મેં એક જણ ને દોઢ કલાક પ્રવચન કર્યું હવે તો મારી પ્રતિષ્ઠા દુનિયાભરમાં ફેલાય જવાની છે અને આ માણસ તો કેવો ગુણગાન કરશે કે બાપજી હદ કરી મને એકલા ને પ્રવચન નહીતર પચાસ હજાર માણસો તો હોવા જ જોઈએ પણ છતાં કેટલા ઉદાર એ દોઢ કલાક બોલ્યા નો માણસો ને જોયા જ કર્યું પ્રવચન કરીને જેવા પાછા નીકળ્યા ઉતર્યા એટલે પેલો આવ્યો કે બાપજી આને એમ કે મને આમ આપવા આવ્યો એટલે પેલા ખેડૂતોએ શું કીધું કે બાપજી અમે ખેડૂતો છીએ ને પચાસ ગાયનું ઘાસ ભેગું કર્યું હોય પણ એક જ ગાય આવી હોય તો અમે ભૂખી ના રાખીએ હું એ જ કેવા આવ્યો છું કે પચાસ ગાય ઘાસ એક ગાય નો લખાય દોઢ કલાક તું ઉપડ્યો તો જરાક દયા કર પાંચ મિનિટ હોય એવું જ છે માટે હસતા રહો હરિનામ લેતા રહો આમ કરો તો આમ કરો બોલે જીવન સંગીત હે સ્વ સજા દરબારી જીવન એક સંગીત છે બા આ શાસ્ત્રીય સંગીતનું એવું છે ને એમાં ખોટું નાખી દેવતો રાજા આખે રાજા जीवन संगीत यदि संगीत ना होता तो कोई किसी का म्यूट ना होता आशा हो रही ભાગે શ્રી સંગીત chimboor table pa por